ए आओ आओ आओ मारा नाना मोटा टाबरी वारता के नारो। अरे वाह भाई आज तो लंडन में बैठा बैठा संजय भाई वार्ता संजय भाई आने, સાંભળજો વાર્તાનું નામ છે વાંસ અને ઊંચું દેવદાર નું ઝાડ ધ્યાનથી સાંભળજો એક વખત ની વાત છે નદીના કાંઠે ઉગેલા હતા વાંસના નાના નાના છોડ તમે વાંસ ના છોડ જોયા છે ને વાંસ ઊંચા ઊંચા હોય આપડી જેવડા દેવદાર નું ઝાડ હતું હો દેવદાર ના ઝાડ કેવા ઊંચા હોય હા તે વાંસના નાના છોડ બાજુમાં દેવદાર નું ઊંચું ઝાડ આ દેવદાર ઝાડ હતું ને એ ખૂબ અભિમાની હતું ઓ ભાઈ ના ના ના વાસના છોડને ક્યારેક બોલાવે ક્યારેક ના બોલાવે વાસને ક્યારેય જવાબે ના આપે દેવદાર ઝાડ તો એવું અભિમાની હંમેશા અક્કડ રે નમવાનું ને ઝૂકવાનું તો એના સ્વભાવમાં જ નહીં હોકે જ નહી ને દેવદાર ઝાડ મોટા મોટા વૃક્ષો ને ઉખાડી ઉખાડીને ફેંકી દીધા પવને તો એવો પવન ફૂંકાયો એવો પવન ફૂંકાયો કે વાવાઝોડું નાના મોટા કેટલાય ઝાડ મૂળ માંથી ઉખડી ઉખડી ને પડ્યા પાણીમાં અવારનવાર પવનની દિશામાં નમી ગયા અને ઝૂકી ગયા હતો પવન એમની આસપાસથી ધસમસ તો પસાર થતો હતો ભાઈ દેવદાર તો ઉભું રહ્યું અક્કડ રાજી થાય ત્યાં તો પવન નું એક ભયંકર મોજું ધસમસતું ક્યાંક થી આવ્યું અને દેવદાર ને જોર થી હાથ લગાડો પણ દેવદાર જરી કે જોઈક્યું નહી પણ ત્યાં તો વાવાઝોડા એ તોડી નાખ્યું અને નદી ના ધસમસતા વેણ માં તણાવા લાગ્યું ભાઈ ખેંચાતા તણાતા દેવદાર ઝાડે જોયું તો પેલા વાંસ છોડ હતા ને એ પવન પસાર થઈ જાય પણ આ દેવદાર નમું નહીં એટલે તૂટી પડ્યું ભાઈ તો ભાઈ આ જે નમે જીવતા રે એ અડગ રે છોડ ની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનું છું ઓ ભાઈ जल्दी जल्दी आवी जाज पाचा वर्ता जो